ધીરજ ના રે પોતાની પ્રગતિ ઉપર આપડે જોવાની અસંતોષ નથી જણાવતો સંતોષ જણાય છે સંતોષ થાય એ જણાય અસંતોષ નથી જણાવતો તમાર yeah. બધા ગટર ત્યાં ધોયલી નથી ગટર એ બધું આપડે સમજાવીએ રાગે પડી જાય બાજુ આકર્ષણ થાય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 पेला कवर देखा आ, सारे। त्री विजन देखा के तरुक त्री विजन मन ने आम मना पड़े नहीं मारी अत वर्तायी है साक्षात नहीं એટલે બહુ ઇફેક્ટિવ હતું રેડી નહી નરમ બે બોલે તરી બે ના નરમ નહી મારું કોઈ નામ દેનાર નથી એમ કહેને બરાબર કોઈ નામ દેનાર નથી મારો અનુ ગાકે પડી ગઈ તને એ તો પછી મારા પણ થઈ ગયું વગર કામ નાટા મારો બોલાતી હોય તોડી દે કે શું આટા મારો મારે ગઈ શું કરે છે શું મળે આઈસ્ક્રીમ ખાધો હોય તો કમા બઉ ખુશ મારે છે મારી પાછળ આટા મારે છે એની કિંમત જ સમજાય એને એટલી કિંમત સમજી મારી પાસે હજુ એવું નહી બોલું ને શું બોલે છોડી નઈ સંપૂર્ણ પૂછ્યા હોય બે ગુનેગાર તો તેમાંથી એક થાય કે દાદા સામે ના બેઠા છે એવું બિલકુલ ના થાય જયારે બહાર જો કોઈ વાત કરે તો સામે વ્યક્તિ પક્ષ બં સમાધાન થાય ના તમને શું થાય તમને એવું એવું અમને લાગેલા लिखु के विषय निर्मूल नहीं थोड़े પછી જાડ બાર બધું એને મેળવી ચુકાય છે બાકી આવો ડેટ ફે તો કોણ કરે એટલે અમારી પાસે બેા મતી ના હા તમને વિષય વિકાર ઉભો થાય છે ખોટું નથી બુદ્ધિ નો યોગ થઈ ગયો એટલે પરિણામ પરિણામ વિષમ થઈ જાય શું થઇ પરિણામ વિષમ થઈ જાય હમ કંતા રે વિષમ બગડી જાય જાય તેના યોગ તેનો યોગ તે ઉપયોગ નહી પણ દુરુપયોગ શું કે છે વિષય વિકાર મટી ભરે ભરવા ના દેવી ખરાબ છે એમ કહ્યું એટલે મત્તી અવડું હેડ્યું સમસ્યું નહી ગયા પર એકની કઢી પીખા એક સમી ખોરાક સમરસી સમરસી લોટ ના લે આમ ના લે તેવ ખાય સ્વાદ બઉ ખાઈ ડાળ ના ખાય એવું નઈ બધું સમરસ્યું છે બધા વિટામિન વિટામી ચાલે પંજાબી તમે વાતાવરણ એવું ને સ્વાદ બાત થાય ને કોઈ પણ રસો હા લાડવા પછી ખાધ્યા પછી તો શું થાય બે ના આવે છે મોક્ષ જવાનું કોઈ ભાવ ના મળે મોક્ષ ભાવ મુક્ત ભાવે ભાવ માં શું ફરક બે અને ભાવ માં ફરક શું બે એટલે આપડે ભાવ એક જ ભાવ છે અખંડ જાગૃતિ આવી જવું છે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 અખંડ બ્રહ્મચર્ય ખબર ના પડી આ બધું ભેગું થાય એટલે બ્રહ્મચર્ય માં એક જ ભાવ દ્રઢ નિશ્ચય એ અગત્યની વસ્તુ છે બ્રહ્મચર્ય પાળા પણ ભે ના હોય મોક્ષ નો જો સીલવા નહી હોય તો અમુક બાવા હોય છે એટલે રિક્ષા કંઈ ગયો રિક્ષા એટલે મેં પાંચ પગાર કેમ ઉતારા એ પાછું કોઈ મને ભલે જોવા જોયા નથી ભલે જોયા નથી કેવું કે તારું બધું યાદ રહી છે એ લોકો ક્યા સમજે આમ શીખે છે અને આપડે મારા છે તમે કોણ પહેલા જાય ભગવાન પહેરવાન પહેરવા જમા આ જમાજ માં આવું કેમ લાયા કે છે કેવું દેખાય કેટલું એટલે બોલે અંતર માં થાપ પડી જાય તું કઈ બોલવા જેવું નથી વાત કરી ચોરીઓ કચે કે સર નહિ આગળ બોલતું શેર આમાં સર આપડે જતા હોય તો આપડે ભરે ગયું નઈ કૂતરા એમને કઈ નવીનતા લાગે બસ આમ કેવું આપડે લાલ ડુંગળી ગાયો બેસા એ માણસો એ જીવત બધા કેવું આ સમજે વાળ હે ન બઉ તને કઉ છે બધા કાઢી નાખતા આજ્ઞા રૂમાલ થી વીટી ગમે નહી પણ એવું કરે કરો પછી દાદા એ કીધેલું એટલે અંદર ગમે નહી પણ પાછું કરે કરે ને બે જાત ના પુરુષ એકલો જીઓ સ્ત્રીઓ છે કેટલીક ટાઈમ છે તારે બે તાર સલીમા છે કે પૂછ્યું છે કઈ ડાક્ટર સમજાવી કઈ ધંધો કરે છે અહીં કેમ ગરીબ થઈને અહીં કેમ ખાતું થઈ ગુણ તો છે એમના બધાને આગળ આત્માનો શું છે ભાવ ગુણ તો એમના છે ભાવ આત્માનો ભાવ નો અભાવ કરી નાખીએ ભાવનો તમે અભાવ કરી નાખો નો આવે ને અને હું તો નિરા બીજા કરતા વિશેષતા શું છે તે આપડે આપ જયારે જ્ઞાન આપો છો ત્યારે લાઈન ઓફેશન પડી જાય છે એટલા માટે પછી જાગૃતિ ઉભી થાય ને એટલે તારો સ્ફોડ પડી જાય બીજા કેમ નથી પડતો સા નથી આત્મા નથી અને શ્રદ્ધા મારો આત્મા જે છે એને શ્રદ્ધા તો નથી કરી નથી સુ નથી બરાબર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 તો કેટલાક આત્મા ની વાતો કરે સત કેવું કેવું બધું આવે ને આત્મા જેવી વસ્તુ છોટો નથી ગાયા કરતાન ના ઘણી ખરી જ ગાય નામ નું ગાયક નથી હરે રામ હરે કૃષ્ણ એમ સંતાન શું તાળું કરે છે હરે રામ રામ ગયા તો હરે ગયા વામ તું કામ કરું કમતો ચાર કલાક માળા કરવી જોઈએ એવું કે ચાર કલાક માળા કરો તો એકવીસ હાજર ને છસો જાપ થાય ચાર કલાક માળા કરો તો એકવીસ હાજર ને છસો જપ થાય કરવા જોઈએ એકવીસ હાજર અને કરવા જોઈએ એકવીસ હાજર એ શ્વાસો શ્વાસ એક દિવસ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 એ છ જણ બેઠા હતા વાગે વાઘે જેટલા જેટલા મૂક્યા છે ને જેટલા જપ ને જેટલા તપ બધા મૂક્યા છે આ પાડો ને બધું બહુ ખાઈ ગયો આવું પણ તો એનો કશું વા કરવા નહી ઉપાસ કરેલા બધો થઈ જાય કયો પાડો માં લોભ નામનો પાડો ખાઈ જાય પાડે ખાય છે આવું તો કોઈ કીધું જ નથી ને અહીંયા પછી પહેલી વાર સાંભળ્યું લાખો વર્ષથી આ પૂર્વ જ્ઞાન પરંપરા જ ચાલુ આવી કે પરંપરા આગે જા પરંપરાગત થાય ત્યારે ઉભું થાય પ્રગટ થાય નહીં તો તીર્થંકર સાહેબ બધા ઉત્પન્ન થયા એમની હાજીમાં પચાસ પચાસ હજાર લાખ લાખ માણસ થતું રહેલું એમને જોઈ ને કલ્યાણ કરી બાકી આડે કલ્યાણ થતું નથી આવું આપડે નવી જાતનું છે ત્યાં નવી જાતનું નથી આક્રમ છે એટલે કારણ કે આ જુદી આચાર જમા કરો એ જ બધા કેતા બીજા ચાર દુરાચાર પહે જાય કરી શું ના થઈ જાય તમારો આ સ્ક્રીન પત્રુ આ સરસ થાય જાય નઈ સમજતા નથી આચાર આચાર કે જુલ વકીલાત ખરાબ કે દારૂ ખરાબ વકીલાત અમે એમ શીખાડીએ કે આ પ્રમાણે બોલજે આવું થયું હતું તેથી નઈ જોવાનું શું થયું તો આમ બોલજે બોલો ભગવાન નહીં થયું શીખવા બોલનાર દુખામ થાય કે શીખવાડનાર મોટા મોટા સંતો હોય ને વકીલ આવો બધા આવે બધા આવે કાળા બધા અંતે બી પીધેલ નહી કદાચ સ્વાભિમાન કીધેલી ને સમય નઈ કીધેલીટ અને તમાકુના ડબ્બા પી ગયા મંદિર બનાવ્યું છે તમાકુ ના ડબ્બા કેટલાય ડબ્બા પી નામ હતું તમે ચાર બજા ના મોટા દલાલ હતા શું ના તું યશ ય તો એમ કે દાદા તમે તમારી પછી ધમધોઘ મગર એક પણ નહિ જતું પેલા ડાક્ટર લઈ લીધો પૂર્વે ના હોય ના હોય હકીકત માં વાસ્તવિક છે અને આચાર આચાર નો વધારો રહેતો નથી અચાન કઈ વાંધો છે ધીમે ધીમે જતા રહે છે ને દસ વાગે પંદરસો જતા રહેતા ફરી પડે ઘરમાં લેહ સંકાસ કરતો હોય તેને લેહ સંકાસ વાત કેમ એતો કે થાય છે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 તમને બધું રોજ માલ માયા રોજ નો સંયમ દેહ કોઈ કઠોર બોલતો હોય તો ગમે નહી આપે આ ત્યાં દેહ કોણ છે ત્યાં કે પેલા છે તે ના કર્મ ફળ આપીને લયું જાય છે શું થાય છે કેરીઓ ખાવાની અમારી સમાન ભાવ હોય બધું ગયું નહિ ખાતું નહિ બધું સમરસ સમરસ ખોરાક સમરસ ખોરાક સમય બનાવ ના બનાવ ચાકલી બે મળશે ના હવે ચટણી ઉગ બે વગાઇ જાય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 જોયા કર્યું રાખે બે કયું ને આપડો ધર્મ વિતરા રાખે છે હા હમનો ધર્મ જાત જાત ના ત્યાં ચાળા બતાડું આપીએ फिल्म है नही जुदे जुदी बात जुदी जुदी, जुदी आहार करते सहयोग छूटो छो प्रमाण शु आम પોતે સહયોગમાં તનમાયાકાર થયો નથી છૂટો છે એનું પ્રમાણ શું એ તો પોતે સહયોગમાં તનમાયાકાર નથી થયો એનું પ્રમાણ શું છૂટો રહ્યો છે આપણે જાણતા હતા ત્યારે જાગૃત થયા એટલે દિલમાં ફેજી મોરું બકરી ના જાય મોરું બકરી ના જાય સાબ મોરું મોરું તો બગડે ના મોડું બગડી ગયું ઉતરી ગયું કડી ઉતરી દે એ રીતે કરી ઉતરી ગયું થાય બોઈ દાદા એટલે મડુ ગાય નઈ બગડે જ્યારે આ બધા માલ ખાલા થઈ જાય ને મડુ ગય નઈ કેવ તો પેલી જે તે સાથે બીજા બધા હતા આતવ બોલવા થી આવ એમ વધારે ઇન્ટરેસ્ટ આવે છે એમાં વધારે ઇન્ટરેસ્ટ આવે છે ના પણ તું છે એની પાછળ આપ પ્રગટ છે ને દાદા પ્રગટ છે દાદા પ્રગટ છે ને પ્રગટ છે માટે શું પ્રગટ ની તમે મળે ગમે ત્યાં ભક્તિ કરો પ્રગટ હાજર થાય શું થાય આ પ્રગટ નું હા એક જ શબ્દ એવો છે કારણ કે પ્રગટ ના મને એક કહ્યું સાભર્યું નથી કે આ શબ્દ બોલી આટલો આનંદ થાય છે ગમે તે મોટી અજાયબી કેવાયા આ કાર માર ગયેલો પકડવાનું આમ પકડાય પરાપૂર્વ નથી પરાપૂર્વ નથી પરંપરા લોકો કેમ છે એક વખત જમીએ સૌરાયે તિલકન છોડ કેમ કરે દૂતી હોય તો પડાય જાય દૂતી તો ખરબ ને કે ભસાવણ કે ભસાવણ શું કે છે તે ને ને ઉરોલે ઉતે આત્માનો જે દેહ છે ને એને કોઈ બરાબર છે શું કરતે આવે કરવાનો શું રણ હવે તો કરવાનો આવી જ ને શું થઈ ને કરવાનો કેવી છે એ કરો છો ને લેપ ઓલ ફીટ વ્યાપોર છે તો જ્રાંતિમાંય પડી લેવાય ને નહી તો પડી ના રહે બાજુ મે તો ઊભો થઈ જશે તો બેઠો રહે છે દરેક ધર્મવાળી બેઠો છે નું બદર દરેક એના તો કરી ગયો તો સંજોજી કુત મત તો કોને બોલે તોય આટલા નેકોર કેમ ઉતર આવે તો બેઠે ગમેલા તાક વળા દો જિસિંગ વળગે તો સુની જે તમારાબંધ ઘણા કાળ નું ઉત્સાહ જવા દેજું બહાર મોજ કરે તો એ કાલે આવું કરતા નથી આપણે દવા ખરો ભેટ આપે ને તેને પોતે જવાનું ત્મા દેખાયા કરે અને કરવા જેવું નથી એવું બંધ રહે પાછળ કરવું પડે છે ને ના થવું જોઈએ પાછળ તમારું છે <sad Grams tide> <ần Scotters>